કેસેક મહેમાન બધા આભાર છે તમે પરિપક્વ થઈને તૈયાર થઈ જાઓ ના કહીએ કેરી નો આભાર એટલી બધી મંગતા હોય એ તમને બાળક ની જેટલી મંગતા ના હોય એનાથી વધારે કેરીને આભાર હોય ગમે એટલો વાતો કરતો આવે ને તો કેરીઓ માલ કરી હું આવે ને ત્યારે મને મનમાં કેવું છે હું શરમાતો હતો પણ દાદા ખબર પડી ગઈ એટલે એમ કે મને અહીંયા બોલાવીને પ્રશ્નો પૂછાય મનમાંથી લાગે કે ખબર પડે ને માણસ અમારું મન ચોખવ ભલે આ વિચિત્ર આવું પ્લેટ માં ભરવાનું ના ભાઈ છ કલાક માં ક્લયર એવું ના હોય બાકી મુક્તિ હંડ્રેડ પર્સન્ટ અમે શું બોલીએ શું બોલીએ ગીર ત્રિશુલ છતા બોલીએ છીએ ત્રિશુલ છતા જગત જય કિનારો શંકર પણ હું છું તારું બોલીએ તો પેલા લોકો પૂજા કરવા પછી પર કે જાતે હથ થયો ત્રીસુ એટલે શું ત્રીસુ એટલે શું એના જવું એમ શું કરે આધી વ્યાધી ઉપાધિ એ વાત ઠીક છે પણ એજ શું છે તીજું કે મન લચન કાયા તમે મારી બેન જોઈ નકાન જોઈ ન્યાયાધીશ કરતો તમે શું કરો આવ્યો એમાં આવકાર માં કહી રહ્યો છું એ બઉ સારું છે આ બધા પારા પહના માધેજી આપણે કહી રહ્યા છીએ તમારે લોકો તમે ચીડ માધે છે અને પહેલા બીજે લે બીજું આપે આપે તે આપી ખરે દોઢ અત્યારે તો એટલે મારે શું કઈ અઘરું નથી ત્રિશુર જતા જગત પછી મન તો આ કરે ટિકિટ નથી લાગતું તો સમજવું પડશે ને સોમનાથંદ્ર યોગેશ્વર ગો કુલ સોમનાથેશ્વર કમિટી બધા જાય ની કમિટી છે ને બધા કેવા ઘટાલા કારણો વાટો બધા જ ઉજારી ઉજારી બધા જ કોઈ બધા આવે જ નઈ ને મંદિર માં જેટલા જેટલા હોય બધા જ આખો આખો દાખલો નથી બગીન લાગે છે આ પીડા ના થઈ આ પીડા ના કઈ લાગ્યું હતું નહી છે ઊંડા કહે તો બાળક નીકળી જાય મમતા નામ બી મમતા અહંકાર લીધે ઉમતા ની ભાઈ કદાચ મમતા અહંકાર વાડો વધારે વાડો પાકી દે બધી લોકો સુખે છે બેને આ ટેક્સે આલો કે તે અને આ ટેક્કે હવે રહીએ બરાબર છે અલબરા ગામડા રૂકો આવી કોમ આવી જાય માન લો તો બરોબર આ ટેક્કે તો ટેક્ક ઉડા કર મકો ટેક્ક ટેક્ક આવો તો ઉપર નીકળે આ રીતે થાકો ના થા પર તો અમે જ લોકો ને દે ભંદી સે પોર તો ઇક ત્યારે આવરો એ ખાનદાની જુતું બોલે કર્યો ને લાતી બઉ સુંદર તિરસ્કાર બહુ હતા હારી જનો પછી મળે કેટલું ભયંકરે દુઃખ લાગે રોડેલી ના કરે એને ગમે નહી આ સંડેલી હમી મને તું મળે કે રોડ તું હમી કઈ મની તમ ચારો તાર ગધેડું મળ્યું ગધેડું મળ્યું હમ એ ગધેડા પંદર જ મારે આવડાવ ગધેડા નું મારો અમુ બન્યું છે આવો આવો આગળ આવો તમ આપડે એટલે આપણા બહુ વિચારો હિન્દુસ્તાન લોકો તો ત્રાસ ત્રાસ ને રાગ દેશ આપીધા સંસ્કાર હશે હું તાર ભણતા બ્રાહ્મણો ભણેલા હોય થોડું અને બટ લોકો ભણેલા હોય એ ભાષા જ્ઞાન બઉ સુ પચાસ હજાર માણસો મેં રિટાયર કરી દીધા આખા ગુજરાત માં સાહિત્યકારી સાહિત્યકાર હમદાન કોણ જે બોલે છે ક્લ ખ ખા�લા ચાર છે ડોલર ના દાદા આપડા લોકો અમે છે તેને કલ કાઢ્યો હું હું આગળ પણ બોલે છું તેને કાઢ્યું કોણ બોલે છે આ ગભે બોલે ને હાદુ હોય તો એ ભાષા બોલે છે અને મોઢું હોય તો એવી ભાષા બોલે છે થાય બોલવું ને વસ્તુ બે સરખું કરે છે વકીલો જ છે કુતવાનું તમારી તને પુરાવો થવા જોઈએ મારી આપી જવાય નથી આપડે માંગી શકો કારણ કે વાત નહીં દુનિયા પરંપરા પસંદ બરોબર છે 100% નથી આપનું બરોબર છે જય શચ્ચિદાન દાદા સાધુ પુરુષ હોય તે સંયમ કરી શકે બીજું કોણ કરી શકે સંયમ તને શું કરશે શશિકાંત ભાઈ કહે કે એકલો પડી રહે એક જાત નો સંયમ તો ખરો ને હા શશિકાંત ભાઈ એમ પડી રે એ એક સંયમ તો ખરો ને સંયમ છે સંયમ સંત્ર કોને કેવાય સંયમાં સંત પુરુષ એવું સંત પુરુષ સંયમ ના હોય આ બધા હિન્દુ સંતો સંયમ ના હોય સંયમ સંયમ ના હોય હોય સંયમ તો આશીર્વાદ ગયું છે તારે કોણ કોણ ગાય છે કાકા છો સંયમ શું છે સંયમ ને ઓળખતા નથી સંયમ ભલે ત્યાગ ન હોય તેનો બધો નથી સંયમ કહો ત્યાગ ના હોય ત્યારે મને બધો ત્યાગ વાળો રસ્તો હતો કે ત્યાગ કરે તો સંયમ આવે એવો જે રસ્તો હતો કે તમને દરકાવે તો એ તમને એના માટે ખરાબ ક્લોઝ માર્ગ માયા રોગ નો સંયમ એમનો સંયમ ક્લોઝ માન માયા રોગ ગીતા પ્રજ્ઞ કહે ને તે સંયમી કહેવાય એવું ગીતામાં જે શીતો પ્રજ્ઞ ની વ્યાખ્યા આપેલી સંયમી ઉપર કહેવાય એ સંયમી લગભગ કહેવાય સંસાર વ્યવહાર બંધ કરવા માટે અને પેલું તો ત્યાગી તો તમે ટૂર્નિમ થયું શું થયું બંધ તો સંસાર બંધ માનવાના દર તરફથી રોજ છે પાછળ પાછળ પાછળ નહીં સૌ કેવું ને રિપોર્ટ તમે ટૂંકમાં સમજાયું કે આ લોકો છે સંયમ નીકળી ભગવાને સંયમ ઉત્કમ થઈ ગયા છે દવા વાળ્યા છે કોઈ ચોરી ગયું હોય પણ મન પગે મારી ગયું છે આ સંયમ કહેવાય લંગોટામાં આવ્યા સંયમ વા કેવાય એ તો સારું થયા તો લંગોટા માર્યા પણ બીજા તાવા મારીયા એક બાજુ તાવા માર્યા છે નથી આલું ખરો કઈ ગણું બાકી પડેગા બોલું તો એવું છે તો એના માટે ડરાવી દઈ છે ડરાલો પછી કંપાઉન્ડ બહાર સુધી રીતે બોલે બોલ્યા પાછું પડઘો ના કર્યો ગાળો એને નાગાવા નથી પર્યાવંદો પણ ટાળવા માર્યો છે અને હિન્દુસ્તર પછી નવા હોય પટાય આપડે તેનું ભીત કરવું છે ને અમારે કેવી હતી અને હું ભીખર નહીં મારે લે જેને ભીખ ના હોય એ લે કોઈ પણ પ્રકારની ભીખ ના હોય टोर मैं बाजूल चार चार मसीपी मस है बदला આપડે એવું કયું બાંધુ ગણદેવી ગળદેવી ગળદ ગણદેવી ના ભાઈ અહીં તો શબ્દ હોય તારી જ બોલશે વેદના જોજ્ઞાની પુરુષ જ્ઞાની ને ભેદ વિજ્ઞાન જ્ઞાની બુદ્ધિ વાળા હોય અને ભેદ વિજ્ઞાન બુદ્ધિ ના હોય તો એ વેદના ઉપરીજ્ઞાન બુદ્ધિ ના હોય સારી વેદના અમારો બુદ્ધિ નહીં અને અમારું સૂચન તમારી બુદ્ધિ ઠેર થઈ ને मार्या जुदी जुदी छे आप पुरुष न संसारिजी पे પોતાના પૂછશે પછી દુખદ ના રહે ને યાદ રહેડો યાદ રહે ગોપીઓ જતા હતા એવું લે છે તમારે લોવે ગાડી વસ્તી વી પડે જાય કરે કેસરા નથી આવી પણ આપેલું અને ગાડી બને હવે થોડો સુધી એટલે આમ જણાવે કેસરા પેલા આગલા દરવાજે થાય મેરિક નહી હોય પણ એ જગ્યા ઉતારો થઈ ગયે કોઈ જાય તો ઉતાર ઉતરવા માં બે જગ્યા ઉતારો એક જગ્યા ઉતારો હોય છે માણસ તું કેમ કરી દે એનું કારણ કેમ લાગે તમને લાગે તમે જગ્યાએ ઉતાર કરો એટલે અમે શું કહીએ મારી જોડે પચાસ એક જન ચાલતા હોય અમે કઈ ચાર તર ચાલતા જતા હોય અને ઉતાવળ કરવા મને તો એમના કોઈ ઉતાવળા તારો ઉતાવળ કરો એવું નાખે બહાર આપડાણ કટો રાખવા બહુ મુશ્કેલ છે ધીમે રહી ઉતાવળ કરો ચડવામાં કોઈ દબાઈ જાય કોઈ વાગે મુશ્કેલ એટલે અમારો તો કાયદે છે અને ઉતાવ્યા હોય તો ધીમે ધીમે શું કરું અંદર ભણ્યા ને બહાર ભૂલ્યા અંદર ભણ્યો ને બહાર બાર બધા બહાર ભણ્યા ને અંદર ભૂલ્યા તું આવું ભરાઈ ગયો છે ચર્ચરાટ થાય પછી કઈ ખરવા માંડે ને प्रतिष्ठित आत्मा हूँ शुद्ध आत्मा छू भजना पी प्रतिष्ठित आत्मा शुद्धात्मा थी जाए બાર થી અંદર ખરાશ થઈ શું થયું પ્રતિષ્ઠા કરીએ આપડે જેમાં મૂર્તિ માં પ્રતિષ્ઠા કરીએ ચોમાસી આઠ દિવસ ચેતન મૂકીએ અમારે પછી પાછું ચેતન એમ કેપ થી જ્ઞાન થી નહી બિલીપથી જ કાળી બિલીપ થતી જેમ રાત્રે થશે રાત્રે સુઈ ગયું ભાઈ અને જોડેના રૂમો ખકડાટ થાય એકલી <tosan> રાગે પડી છે અહંકાર વધે પછી ફળબળ આવે અને આ વિજ્ઞાન એ ક્રિયાકારી ખબર આપડે આપડે ભૂલ્યા હોય ને તો જ્ઞાન આપે એમનું કહેવાય दादा रीता रात जाए तारी एक बाजू सपना आए आवे। અને એક બાજુ આત્મા રટન કેવી રીતે બે જુદા ભાઈ અને આ તું શુદ્ધાત્મા આજ ચાલે હા બે ચાલે નિરીક્ષણ કેટલી કરે મળી થઈ જવાના પછી હવે રાગે પાડી દો આપડે દસ બાર દરસ છે શામાં ચાલે આ ક્રિયાકારી નહી એને શુષ્ક જ્ઞાન કેભેલો છે આ લુખું એ બે હજાર પપૈયા એક પપૈયા ને પાણી પેલા બે લાવો છે બધા પાસે કેમ અંગૂઠા પકડાવવા ને ઉઠમેસ કરાવીને એવું બધું કેમ કરાવ્યું એ તો એ કેતો હતો કે તમે શું કહો છો તમને વસ્તી રીતે ગભરી જ ગયો હોય બંધ ને આવી દુનિયા પણ આ દેશ માં રેવા માટે છે ખબર નથી પડતી કે કઈ ઘડીયા કઈ બાજુ થી પ્રેશર આવશે તો એને માટે શું કરવું જોઈએ દાદા દરરોજ મેડિટેશન કરે છે મેડિટેશન શું છે એ જાણવું જોઈએ મેડિટેશન એટલે ધ્યાન છે હવે ધ્યાન તમે અહીંથી બજારમાં બજારમાં સ્ટોરમાં સામાન લેવા દેવાનો એવું નક્કી નથી કર્યું ત્યાંથી તમારે ધ્યાનમાં રહે વાત ના રે તો બસ તમારે ધ્યાનમાં જે નક્કી કર્યું એ ધ્યાન માં એનું નામ ધ્યાન ધ્યાન માં રે એનું નામ જ ધ્યાન આ તો લોકો એ બનાવટી લોકો મગજ ના મૂર્ખ બનાવ્યા રોજિંદામાં ઝઘડા થયા મતભેદ વધારે થયા છે બીજા બજાર માં જરૂર છે આ બજાર માં ના આવી માલ હશે આગળ આ બધા હું છું આ તો શુક્રવારે નું મારું અમારે તો મારા ઘરમાં બહરી ઘરમાં ક્રોધ મામ ધરું ના કેવાય હું તો ધ્યાન કરું કરવાનું ધ્યાન તો તમે સુધાર્થમાં સુધાર ધ્યાન માં રહી ને રહેતું એ જ ધ્યાન બીજું ધ્યાન કેવું છે એના શુકલે ધ્યાન કેવાય એમ એના માટે કરવાનો રસ્તો હોય છે હું બોલું તેમ તેમ નય છે તમને હે વાત વાત કરો સાચું કોણ વાંચનાર હતો આત્મા હતો મન નું કામ નહિ બુદ્ધિ નું કામ નહિ પણ વ્યવહાર તમારો સુધાર્થમાં પ્રગટ થયો નથી આપી દીધું માગી ગયા હા નાગમાં કુટુંબ તાર્યું કે કઈક પૂજા કરી નાખે તારે ને दादा भेगा ब कुंडली तार गे रस्ता खरी का कल्पित કેટલા માટે એકાગ્રણ સારોગ બધું આત્મા માટે ઊંધા પ્રયોગ કરવાના જાણવાનું છે પોતાની જાત ને નામ તમારું તમે બેઠેલા હોય તમારે ટપાલ દિલીપ ને દિલીપ લઈને આ દુનિયા કોને બનાવી છે એતો મને ખબર નથી ભગવાન કોને બનાવી છે ભગવાન આ બધું ચાલી રહ્યું છે ખબર નથી પડતી ના પણ ભગવાન એકલો કે પાર્ટનરશીપ એપ ચોક્કસ હશે એકલો કરવું આટલી બધી ચણવી